કેટલા હોય કોઈ અભિપ્રાય કોઈ બદલાવ બદલાવ અભિપ્રાય કોઈને બદલાતો કોણ દાદા આપશે કે કોણ દાદા શુકલ દાદા આપશે કે બીજા કોઈ દાદા કયા હા તેવારેથી મોક્ષ સાથે લેવા દેવાય છે રંગ લાગેલા છે ને એ બધા મન ને લાગે છે મન ને મન ને મનના મનમાં રંગ લાગી ગયો હાથમાં રંગે જ નહીં બિલકુલ બરાબર હંમેશા કાયમ નિરા તમારો કાચ બંધ કરો ને સાઈડ ઉગાડો સાઈડ ઉગાડી ઉગાડો હોય તો ઉગાડો પછી સ્વાભાવરી સ્વાભાવરી ખાબી સ્વભાવ ની ખામી સ્વભાવ ને ન જાણવાની ખામી ને દાદાજી સ્વભાવ ની ખામી કેવાય આત્માને કેરાજેર કર હા ને કાન પડ ખોરે ને ક આ તો નહી રા પડી કોઈ કે માદગી માં બેભાન થઈ જાય એ શું કોઈ બેભાન થઈ જાય કે માદગી માં તો બધી આત્મા નું ને માટે બેભાન થઈ જાય માદગી માદગી માં માદગી માં કે જો કે જો એટલે એ તેવું નહી હા જો એ પણ આપણે આમ જોતા હોય એક કલાક સુધી માટે એ તો જતી રહેશે એટલે મજા આવશે પણ દારૂ એ તો શરીર પછી માગ્યા કરે તાર્યા કરે તો સોફા ને જ છે ને પ્રમાણ રહી શકે એવું નથી એ ચીજ એ પ્રમાણ રહી શકે એવું નથી અડકા કરવાની જરૂર નથી પારખા કરવા અને અધ્યાત્મ માર્ગે નાના હોલ આત્મા જાણવા જેવો છે ના કોઈ અત્યારે વાત જ બાર નહી પછી દાદા હું કઉ છું કે કુસો કરતો હોય કોઈ ઓરી વાણી બોલતો હોય આ જરી થાય તો ટેપ રેકોર્ડ હું તો ભૂસરો ટેપ રેકોર્ડ કરજો હા એટલે પછી તો આગળ જાન થઈ જાય હા કરતો હેລະ દોષ જ નથી હતો દોષ છે જમણા તો ભાઈ ને તમારો હાલ એક જેટલી ટેપ રેકોર્ડ લે કે આ ડાણવા આ લોકો ઠંડા રેવા ટેન્શન ના હે જેટલી ટેપ રેકોર્ડ અને ટેપ રેકોર્ડ ના હોય કોઈ મા એક વાક્ય એક વાક્ય બોલુ અને એક વાક્ય બોલવા તો એક કલાક વિચાર કરે ત્યાં વાક્ય બોલે બસ આઈ બે હા આવી ગયો ડાયમંડ જીવે ટ્રસ્ટ આવી ગયો નો બોલ નો બોલી જ જા એ કો દી જાય બ્રેક આખી જા ના બોલાય બોલાય છે આપડે કઈ બોલે વિચારી રાખ્યું બોલાવી શકે છે ન પ્રવચન રાધાકૃષ્ણ ફરી ના બોલાય શક્ય તો ફરી તો બોલનાર અનુભવ માં આવે છે જે બોલવું હોય બોલતા નથી બીજું બોલી નાખીએ છીએ બહુ વિચારે આપડે એની સાથે આવી વાત કરશું આવી રીતે આપડે એનું સોલ્યુશન લાવશું કળે નઈ દાદાજી આખું આખું પેલા શબ્દ થી બધું બદલી જાય નવી નું તો આપણે કલ્પેલું હોય ને પણ સરકાર અમારો શું બોલવાનો છે આપણે કા ખબર હા એટલે એ પ્રમાણે આમને બધું બધું આ એટલે એ બધું ફિક્સ્ડ છે વાત બરાબર જ છે એવું આ કુદરતીignal સુંદર છે હાજી કુદરતી વિજ્ઞાન છે આ કુદરત કુદરતનું વિજ્ઞાન કુદરતનું વિજ્ઞાન છે બરાબર સાયન્ટિફિક સબસેન્શિયલ એવિડન્સ હા ઈ જરા આગા ના પરિગ્રહ સુધા થઈ ગયા હતા કે અમેરિકા ગયા તારે પરિગ્રહો ક્યાંક પરિગ્રહ પરિગ્રહ નો તમારી અમેરિકા ભરત બધા મારા પરિગ્રહ કોઈ કહો છો ભાવીર ભગવાન નો કહેલો કે લોકો નો કહેલો કારણ કે ભગવાન ભાવિ કહેલો લોકો કહેલો શું કહે ભગવાન ભાઈ કોને પરિક્રા રાખીએ પરિક્રહ કાઢી નાખ્યો કેટલો કાઢી નાખ્યો છે અને આ પેલો એક હજાર વાર નો પરિક્રા કાઢી નાખ્યો ભગવાન પરિક્રા કોને કયો મને કોણ તમે લાગ્યા કહો પરિગ્રહ યાદ આવે બરાબર છે પરિગ્રહ છે બધો હરિકૂપ છે ના થાય એવું ધંધું હતું પરિવાર નું નાની કાથું ના એક વાક્ય મારે મળે હાથું ના નીકળે બરાબર છે આ વાક્યો પણ દાજી બધું વિકરાગભાઈ વાણી ને ક્યાંય ઉલટું પુષ્ટિ આપનારી વાતો છે બધી સાદી ભાષામાં અને સાદી ભાષામાં સાદી વાત મુખ્ય વાત તો ક્યાં છે દાદાજી દરેક ને સમજ પડે હાજપ ચિંતા ચિંતા ને એવું વ્યવસ્થિત ના એ અઘરું બનાવી દીધું છે શિવ જ્ઞાન નતું એવું તો કોઈ થી બોલાય નઈ સર્વ જ્ઞાન ના અધિકારી છે બોલનાર બોલે કાર ચોવીસે અને આ સર્વયું છે આ જ્ઞાન જ્ઞાન નું સર્વ્યું છે દરેકશંકર કાર ને આધાર થયા હતા અને કાર ના આધાર બધું દાદા એવું બનેલું ને કેમી સ્વામી નો શંકા નિવારણ થયેલી ને મહાવીર સ્વામી જે વાત હતી એમાં પાછોરા વાત ઉમેરો કરેલો ઉમેરો કર્યો કાર પ્રમાણે કેશા સ્વામી ને શંકા ગયેલી ને હા કરીને આવું આવું શંકા બધી બહુ થઈ ગયા કારણ કેપાલ માર્ગ કહો દેહ્યાસી માર્ગ છે જ્ઞાન આપતી વખતે જ ઉડાડી દીધું ને જ્ઞાન આપતી વખતે જ ઉડાડી દીધો ને દેહભ્યાસ આવું નથી એમ થઈશું નથી ત્યાગ થતો નથી એ કરતા કરતા પણ કરતા પણ સ્વીકાર છે બધા ત્યાં ત્યાં છે તો કરતા પણ સ્વીકારો આપણે કરતા પણ સ્વીકારતા આપણા પુસ્તક માં કોઈ કરો એવું ના લખ્યું આમ કરો એવું ના લખ્યું હા આપણે એનો હિસાબ લડે મારા ધંધા નથી આ હું આ કરું આ ત્યાગ કરું પણ લોકો ને હું ભરા ત્યાગ કરું તમે ત્યાગ કરો બધા પાસે પડેલો કરવાનું રહી ગયું ના કરવાનું સર કરવાનું થતું નથી તમારે શક્તિ માગવાની છે તમારે શક્તિ માગવાની છે પેલા જે માગે ની શક્તિ છે તે થઈ રહ્યું છે અત્યારે બધું આખું સાથ રાખે મત કરવાનું કેમ કરવાનું કે કરતા ભાવે કરવું હોય તો શક્તિ માંગવાની વાત કઈ જાય છે એટલે દાદાજી એક નો લીધું એના માટે વાત છે આટલું સરસ દાદાજી નું લોજિક છે એની પણ સમજવાની તૈયારી નથી સમજદ તૈયારી નહીં આ બાજુ ઉડા ઉતરા માંગતા જ નથી કઈક આ નવી જાત નું ઊંધું જ ભય તો એવું લાગે દાદાજી બીજી બીક એવી હોય ચાલી છે ના ના બધા ખોટું નહીં ના ના બીજું બીજ શું છે દાદાજી મેં આટલી જિંદગી કર્યું જે ચલાવ્યું ખોટું થતા પણ તમે ચલાવી પણ તારે ભરવા દો તક ના એ તો અમે એકલા જ કરીએ તો કાલે બેન આ વિદ્યાર્થી નો એ છે તે રોડ ફેલાયો જુદામાં સુધાર થાય નતો નથી અધાર ના સાર માનવામાં આવ્યો ના બોલે બોલે જ્યાં સુધી સ્વભાવમાં કાબી છે ત્યાં સુધી બોલે કેવી રીતે એમાં જશે નથી આ પુત્ર ની વાત નથી વ્યક્તિગત વાત આત્મા ની આ વાત હતી આત્મા બોલાવે એ આત્મા ઉલ્લાસ ઉલ્લાસ ઉલ્લાસ સાધન ઉલ્લાસ ભગવાને ખર નથી એક કલાક પર તો ઉલ્લાસ જયારે વાત હોય આત્માની આખા સૌ કો ભેગું થઈ જાય છે આત્માની પ્રાપ્તિ તો વધી ગઈ પણ સંસારી પ્રમાણ અને આ વિલાયતી એ ઉલ્લાસ માં અને આ ઉલ્લાસ તો આસમાન ઓલા માં તો દુઃખ હોય છતા આનંદ રહે અદભુત છે બધાઇન્ટ કરો બધા મંત્રયુગ મંત્રુગ દાદા માવી ભગવાન વિચારતા કાટા પણ આમ મળી જતા હતા આજુબાજુ નું વાતાવરણ એવું હોય દાદાજી દાદા પાસે આવે એટલે બુદ્ધિ જતી રહે છે વાતાવરણ ની અસર દાદાજી ની આજુબાજુ નું વાતાવરણ એવું હોય જોયા બધે ભર્યો દયા જોયા બધું જોયું પણ આવું નથી પણ આવું આ તો નાન ઘટે હું કઉ છું મને આ પાર્ટી પછી હું ખાઉં છું પોતે જ બધું થોડી દેવું જાણ તો જાણતા તો હોય શાસ્ત્ર ના હિસાબે ખાવાય ના રહે એટલે મારું દેશ ભૂતકાળો ના હોવો જોઈએ મને તરીકે આવ્યું મને બધા લાગ્યું હા તરત કામ લાગી કાલે હું કાલે નીરુ બેન શું બધા ગુરુઓ પોતે જે રસ્તે ગયા હોય બતાવી શકે દાદાજી અમને જે રસ્તો બતાવે છે હવે એ તો દાદાજી એ રસ્તે તો ગયા નથી એ રસ્તે તો ગયા નથી તમને જે મને માર્ગ બતાડ્યો આશ્ચર્ય તો એ છે કે દાદાજી જે રસ્તે નથી ગયા એ રસ્તો આપણને દેખાડ્યો છે જ્ઞાને એવું છે સુંદર કોઈ બંદર માં ના આવે કોઈ રીતે સિદ્ધાંતિક સંપૂર્ણ સિદ્ધાંતિક સંપૂર્ણ કરવાનું છે જ નહીપ્ટ કરવાનું દાદાજી ન તો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ લાભ ઉઠારે દાદાજી મને તો પણ મને તો હર વખતે આપને મળ્યા પછી એમ થાય કે હું આ રસ્તો છું આ રસ્તા માં એમ એમ હર વખતે થયા કરે આ રસ્તો હું છે એટલે તરત જ ભૂટ થઈ જાય એમ થઈ જાય અપરિચિત કઈ લાગતું નથી આમાં એમ સહજ રૂપે વણર જવું જોઈએ સહજ રૂપે વણ જવું જોઈએ ઓલા બધી વાતો માં અસહજતા આવતી આમાં સહજતા આવે દેહાદ્યાસ રાહિ માર્ગ હંમેશા અને દેહાદેશ વાળો માર્ગ કાલ્પનિક હોય મેં જે જોયો આવી રહ્યો છે પંચાયત કરે હા તો આપે કઈક વિધિ કરી બાર થી પંચાયત એટલે શું જેમાં હાથ નઈ ગાઢ થયા નથી પુરાલ લાઈન માં સિંગલ લાઈન માં હોય નઈ આવું સિંગલ લાઈન હોય સિંગલ લાઈન આવું ગુલાલ ભાઈ ડબલ લાઈન ઉપર બે ગાડીઓ રેલવે આટલો જ ભૂલ કરી દેખાય તો આ તમારું મત પકડાય આવું કેમ કરું ના કઉી કેવી અપ એન્ડ ડાઉન લાઈન હોય અત્યારે ટ્રાફિક હોય અત્યારે આપડે ભૂલમાં દેખાય ગયા ભૂલ થઈ રસીદભાઈ રસીદભાઈ એમ કે છે રસીદભાઈ નું કેવું છે ને સ્પર્શ માં રહેવાના કરું બંને થાક લાગે બ હા સાહેબ બરાબર છે કંટાળો આવે વાત સાંભળવાનું કોને કહેવાય અને દાદાજી દાદાજી પાસે તો રોજ દવાથી આવતા ગાડી આખરે ચાલો વ્યવસ્થિત હોય ત્યારે આપડે કઈ ભાઈ બધા જતા રોડ બધા એનું વે ઉગડી જાય આ સહજ નથી ભૂલવારી વ્યવસ્થિત માન્યતા છે એ બી કાઢી ની કાઢી ને તે જોડે સત્ય માં રહેવાથી નીકળી જાય બરાબર સત્ય માં જોડે રે કરવાથી નીકળી જાય વાતાવરણ માં <no> દાદા સંયમ ની હું આપણું મેં આપવાની વાંચ્યું દાદા જ રસ્તા માં રહો એ સંયમ દાદા દસ્તા માં રહો એ સંયમ ધ્યાન અટકી જાય ના થાય એમ બરાબર અને તમને ભાઈ અંદર બે ક્રિયા સાથે અસંયમ ઉપર સંયમ અસંયમો પર આ જગત ના લોકો વાત મૂકી સંજા લોકો ભાયા કર્યો કે આપી યાદ કારણ કેસ છે વધારે વધાર્યો કેવી સમજાય નિર્મળ દ્રષ્ટિ થઈ રીતે સાધુઓ પૂછે અમારે કેમ કર્યું એમ નહીં બોરવાર કરો તો વાર જ નહી પોતે હોય ને સમજી જાય માને ભગવાન સ્વીકાર કરેલો ભગવાન સ્વીકાર આપણા મહાત્મા અને આપડા મહાત્મા વસ્તુ થાય હા પૂછ્યો છે આ બધા પ્રશ્ન થાય તમારા મારક પડ્યો સંયમ થાય તો સંયમ છે આપડે જોઈ શકીએ કે આ સંયમ થાય આપડે સંયમ હોય લાગે આપડે અંદર હોય અમારે બે અમારે ઘરું ઘરું બે ક્લિયર હોય બંને બંને ક્લિયર બંને હોય માનવા તૈયાર નથી લાગે વિતરાક નીયાર છે બધા આવતા આ પાટ દીપાવવાની પાઠ તમને ઘર માં આવ્યું કહી શું કે હાંકર નો માલ શું ઉદય ઉદય સિયારો રાખો અને પાપ નો ઉદય રહે પૂજનો ઉદય તૈયારો રાખ્યો તો પાપનો ઉદય આગળ હશે તો તૈયાર થઈ ગઈ છે જગત ના લોકો શું કરે છે પૂજનો ઉદય આકડો કરે છે તમારા દીપકભાઈ જતા પૂજનો ઉદય તૈયારો કરે તૈયારો કરો આપનું સમજવા જેવું ત્યાં વિજ્ઞાન સમજવા જેવું નથી એનું મન બગડે તમે તમારું સુધારો પહેલા પહેલો માં ધંધો શરૂ કર્યો ત્યારે અમારા ના પણ આપડે તો દાદાજી મારે આ ત્રણ શાળાઓ મારી સાથે